તને પોતાને કર. એટલે જે ચિંતા કરે છે, સેલ્ફિશ છે. એનાથી એટલે पुण्य બનાય છે ને તેથી પછી બટકે છે. કેમ? સવલ જગ્યાથી દીક્ષા કરનારો બેઠલો છે. તમ સમજો ને ભગવાન ના પાડી છે કોઈ કોઈ દીક્ષા કરશો નહીં. નહીં પણ તું ધ્યાન કરે છે તો તે એક બીજ છે બરાબર શું છે? સમજાય. તમા હું ગળે તરી તો પડી એક્ઝેક્ટલી પુણ્ય બનાય છે. એટલે ફરી બોન્ડ થવું. ભગવાન એ કહો ચિંતા ના કરતો પણ તો આપણે જગતની ચિંતા કરી છે. નથી આવ્યા આપણા છોકરાનું શું કરવાનું છોકરા જેના છોકરા હોય એનું શું કરવાનું